હે ને આવે નહી અને પાછું માથાકુર કદાચ મરી ગયા મરી મરી ગયા પાછું આવે ને આવતો પોતે પણ ગાણા ની જરૂર બીજું કશું ગાના જરૂર કર્યું તમારું હું ખરેખર દાબોદર છું કે શું છું દાબોદર હું કોણ છે ને સચિલા માટે બધા ભગવાન ઉગડાવ કર્યા ગતે જ ઉગડાવ કર્યા છે હું કોણ છું એટલું જાણના આ રોજ પ્રક્ય છે એ જો જાણી લીધું તો જંગલ માં જોઈને જરૂર થયું તમારે હસાથી થાય ત્યારે અનુભવ છે જે દવા લે ને એટલે ગુસવાડે છે મારું કયો ગુસવાટાય તમે કોઈ પ્રશ્ન ઉગતો ગયા નઈ એનું નામ જ્ઞાન જ્ઞાન પેલું નામ કે પ્રશ્ન ઉગે નહી જ્ઞાન પેલું નામ જ્ઞાન પછી પણ પ્રશ્ન ઉગે નહીં આ પછલા વગર નું જ્ઞાન છે પછી પાર્ક નહીં આવ્યા પાઠવાનું એટલે પંજાબ કે આખી રાતું એ થાય છે તમે વ્યવસ્થિત એ બંધ કહીને પાછું જુઓ શું જ્ઞાન છે મેં તો જ્ઞાન થી બહાર નીકળી માણસ અને વાર નહીં લાગે ચેતી જાણીતા રાખી હાથ મારું અમારું કે મુદ્દાની વસ્તુ નહિ ગયું પ્રશ્ન ઉગો નાગર છે તે તમને પૂછાય રાખી દઉં ચાર માટે ઉભો જોઈએ વસ્તુ હન્ડ્રેડ પર્સન્ટ આપવામાં આવે પછી saubha teem bostrami ego ve satva pa ego ve satva pa nan danjan sanjo nan danjan sanjo esa ei vaidara bawa mei mei vaidara bawa mei sanjo lakana samre sanjo lakana sanjo muladhena sanjo muladhena का परंपरा करता तुम पांछा पांछा सजो नंबतम ब्रह्मा कंजो कंबतम नवम फिर वतर्यामी तवंती फिर होतयामी येगो हे साधु अपा हेगो मे करतु अपा नन सत्स संजो नन सत्सं कंजो येसा हे भैरव बाबा येसा ने भैरव बाबा સંજોગ લખા સંજોગ સંજોગ સંબંધો બાકી ના બધા ધરા છું સાસો આત્મા સહયોગો પોતાના સ્વસહયોગો જ્ઞાન સઘન દારિત્રણ સપ થી સહયોગ વારો છું લોકો કે ભાવ કરું ના આપી શકે સેતા ભય બાહિરા ભાવા ઓળખવા તોગ ના સંજોગ થયું તેના લક્ષણ ઉપર થી જોઈને संजोग लकड़ा संजोग जीण पत्ता दुख परंपरा सम्मा संजोग एना संयोगी दुख है આત્મા સહયોગ છે નઈ પોતાના સહયોગ છે સહયોગ કોને કેવાય યોગ થાય એવાનો હોય ત્યારે આ તો ઓળખાવા માટે ભગવાન બોલ્યા કે સાસુ અપા જ્ઞાન દર્શન સહયોગ સજો શું બહિર ભાવ શું કર્યા સંજોગ લખડાવતી દોરી કરી ના સમજે આપડે કયો બાર ભાવ કર્યો ભાવ કર્યો હા બરોબર કયા ભાવ કર્યા તો ખબર આપડે પૈસા કોઈ ગાંધીધા મળ્યો ક્રિયા નું પરિણામ નથી વિચાર નું પરિણામ લોક તો શું આમ છે મેં ગાદ્યા તો એ ગાલે જાય ના એવું નથી ગાધવાના વિચાર કર્યા તે જ્યા વિચાર કર્યા તે માટે વિચાર ને જ આવે છે આ બંધવા ભયંકર જોખમ છે વિચાર શબ્દો ભયંકર જોખમ છે વિચાર શબ્દો જ્યાં સુધી જોખમ છે કે જ્યાં સુધી જ્ઞાન નથી ભર્યું ત્યાં સુધી જ્ઞાન ભર્યા પછી વિચાર વિચરે તો વિચાર વિચરે તો મનના પરમાણુ જે ફૂટે છે તે વાંચી શકાય એવા હોય છે બુદ્ધિ વાંચી શકે છે કે આ આ ખોટું એવું સમજાય ને વાંચી શકે બત સર આપડે કઈ શું લખેલું તે હોવું બોલે હવે એટલે પોતાનું સારું લાગે ની તો અધિક પોતે વિચરી અને સહયોગ થાય વિચરી ને સહયોગ થાય વિચાર કેવાય વિચાર નહી તો વિચાર જ નહી આપડે બધા મનુ છે મન એ કરે એની એક ધારો એક ધારો એ મનમાં નક્કી કર્યું શું વાંધો છે એક જ ધારો બોલ્યા ભાઈ રોજ મનમાં ભાવ ભાઈ ક્યારે અથાડી નથી આથડી નથી બિચાર આવે તો એવું નહીં પણ એક જવા વિચાર આવ્યો નહી માણસ એકદમ આવી ગયો અને એ માણસ ગુનેગાર કરો પણ તમારે એમને કેવું અમારે કરાવી લેવું છે જે એવું ના એ ગુનો ગુનેગાર તો હોય આપડે ગુનો કરવાની જરૂર નથી ચાલવા જેવું છે જોખમ વાળું જોખમ જ કરેલું હોય ને ના પ્રગટ થવા દેખાય ગાડીઓ અરે ચોરસ પંડ્યા થી ગાડીઓ ચાલી લો અને અભ્યા બેઠા છે એ પૂર્ણ ખલાસ થાય એ પૂર્ણ નથી આ સિવાય વધ અમારું વધીને અમારું વધે એણવી વધે બને ભૌતિક બાબત માં તો બધું ખૂટે ભૌતિક બાબતો જે તે આપો એ વસ્તુ ખૂટે ઓછી થાય જા આ બેઠાને ત્યારે આ આવું દે સાબવ દે ના કે સાબવ દે ના કે સાબવ નહીં દે તો આટલું યાદ કરે અહીંયા ગમે તે યાદ કરે કરે કાગળ નાખે એ બોલે આ પાણી આવી ગયું એને રસી કેવાય લાઈ જોઈએ ના હોય એ ના થાય એટલે જે સ્વાદ જોઈએ એ સ્વાદ ન હોય એટલે એ તરફ એટલે લાઈકિંગ ના રહે બધા નથી બરોબર જે સ્વાદ જોઈએ એ હોય તો બેસે થઈ જઈએ બરોબર કેટલાક લોકો ન બહુ મોટી વાત કે નામ કાઢું છે તમે સાથે એનું શું ગુજારી થાય થાય કેવા દફાવ થાય દફો પણ થાય થઈ ગયો ધખો રાખે દખલ થઈ ગયો ડખો કઈ દખલ થઈ જીરો ખબર નહી મારી પાસે આટલી બીજા કોઈ ડખો કરે છે મન બગાડે છે આમ કરો એટલે પેલા મન ભગડે ના લાયક લોકો મન માં બગડે પણ આમ કરે ભાઈ પૂછ્યા એ લોકો ને હું કેટલો હાથ જોતો હતો અને આ પ્યા પ્યા દાદા ના દિલીપ શું આપ બિલકુલ મમતા બના બાર બદલો એને નથી ચોટી પડવાનું જ્યાં જવાનું એને ચોટી પડે હા ચોટી પડે રસ્તો સારો હોય ને તો રસ્તા ને ચોરી પડે જોવાનું ચોરી પડે તોડી દેવાનું નિકાલી બાબત નિકાલ કઈ બાબત જોવા જવાનું શે ની વાત છે આ રસ્તા ને છોડે રસ્તો એટલે વ્યવહાર વ્યવહાર માં તું રહ્યો છે આ સારું હા તેના કરતા બઉ લાવતા સારું બઉ શીખવાડે તો ખરી વ્યવહાર લાવી વ્યવહાર બાજુ સરસ હા હો સરસ રસ્તો રેવા જેવો રસ્તો અને રસ્તો ઘુઈ જવા જેવો રસ્તા આ ડોમારા રસ્તા કેવા સરસ હોય છે આટલો શબ્દ યાદ રહેશે કે ભૂલી જઈ રહેશે ના માને આપણી જાત ને બેોલ મારી આપણી જાતે તારે તારી જાતે ધોલ મારી એટલે ધોલ તારે મારી કેવી મારવાની મારખેટ જવું સારું દાપણ થી કરવું દાપણ મારું પણ કરતો નથી હવે દાપણ થી કરી દે કરી લે માર્ગ નથી પડ્યો ચાલો ના ભાઈ એ સાચું નથી મારી બેઠા છે જેવું જોતા પ્રમાણ કે આ સાચું છે સાચું મળ્યું નથી સાચું મળ્યું જે મળ્યું છે મળ્યું ના હોય તો નથી સદયોગ કરી લો સદઉપયોગ કરી લો કે રોમ કરી લેવો ધ્યેય પેલું બધું તો આવશે ને થશે તારે ધ્યેય નહિ કરો તો એટલું એટલું આવશે પેલું બગડી જશે ના સુધરી છે કાલે બતેર વડા હતા એમને કહ્યું કે બીજું બધું ઠીક છે બઉ ચીજ આપી તમે પણ લોકો જીવન સુધારી દેવા કે જીવન જીવવાનું શીખવા દીધું બધા તો તને મોક્ષ ની વાત તો લોકો છે સ્વીકાર નહિ કરે પણ લોકો એટલું સ્વીકાર છે કે અમને જીવન જીવતા આવડે સુંદર દેખાય છે પણ એ છોડવાનો એને પસંદ એવું લાગે લોકો રસ્તા માં કરે છે પોતે જ કરું છું ના પણ અમદાવાદ બીજા લોકો કરતા છે દસ પંદર કરતા હશે સો ટકા સો ટકા એમ એલ વાળા હું ચાર્ટર્ડ અકાઉન્ટ નહી કરતા હોય રસ્તા મતવા ટે પડ્યા તમામ કઈ લઈ જાય પાછો રસ્તા રહ્યા છે એમને ખબર નથી રસ્તા માં ગુફા બુફા જોવાની આવે જરૂર પૂરતું આગળ પ્રવિ સાધન ને સાધ્ય માન્યું હા સાધન ને સાધ્ય માન્યું સાધન ને સાધ્ય માન્યું આખું જગત એમાં મસ્તી માર્યા છે કારણ કે અહંકાર અહંકાર અહંકાર એકાકાર થાય અહંકાર ને મન ના હોય ગયાત્રી માં જ્ઞાન થયું अपन ज्ञाना के हमेशा सत्य हाथ में जलवाई रहे हमेशा संपूर्ण सत्य थे दरेक दरेक अवतार हाथ मई रहे तिलक बद तिल જોાન પ્રકાશ છે આપશો ને તો એ જ્ઞાન પ્રકાશ જે છે એ વ્યવહારમાં કે આ સત્ય આ ખોટું છે ને ખરું છે એ આ ભાષા રીતે આવ્યું આપડે જ્ઞાન થયું જે પ્રકાશ સત્ય છે કે આ ખોટું છે આ સારું છે ને સંપૂર્ણ સત્ય પરમાનંદ રાખે સંપૂર્ણ સતત કેવું હોય પરમાનંદ આપડે ખબર પડે આ સારું ભવે સમજ્યા તે તો મને તે આવેલું નઈ એ તો આનંદ પાડ ને ગઈ ભૂલાય ને કોઈ અવતાર ભૂલાય આ તમને જ્ઞાન આપું છું ને રાત ભૂલાય નહી પછી બહાર આવે ને પૂછગ આવે ને પૂતગર ખસી જાય તેનું આવે જે વાવરણ હતું તે ખસી જાય તેનું કોસલું નીકળી જાય છે એવું સમજાવ એવું નઈ એ થોડે થોડે દરેક અવતારમાં સત્ય પ્રાપ્ત કરતો કરતો અગરો રહેશે હાથમાં નાનપુર માં હોય તો આની હાર્ટ ચોખ્ખું ને તો માલ લઈ ને આવેલો તમને સાધન છે જોવાનું જેમ તાવ સાધન હોય છે કે ભાઈ થર્મોપીટર હોય છે ને એવા આમાં હાર્ટ જોયે ને ખબર પડે કે કેટલા અવતાર કર્યા છે ને કેટલા નહી કર્યા ડેવલપ કેવું છે એનો હાર્ટ બહુ કુબડું હોય વાણી છે તે હૃદયગમ કેવાય હૃદયગમ હૃદયમાં નીકળતી વાણી અમાને એડસ્ટ થઈ જાય એટલે હાથ ની સ્કીમ વધ્યા આપડે તો ભેગા થયા હાટ વાળા ભેગા થયા પણ આ હૃદય હૃદય જીવાર્યા બધા એ આપે જે વાત કીધી બરાબર છે પણ આપણે જે પ્રકાશ થયો એ ભાષામાં કેવી રીતે આવ્યો આ જે પ્રકાશ થયો પ્રકાશ થયો એ ભાષામાં કેવી રીતે આ પ્રકાશ થયો ને તે પરિણામ છે અને પેલો શબ્દ માં આવ્યું તે પરિણામ છે એટલે ક્વા તો પેલા થઈ ગયા ગયા આવતા ના ક્વા એટલે આજે રામબાણ ના હોય એમને શું થાય છે પરિણામ માં કશું કરવું ના પડે સમજાય એવી વાત છે બરોબર સ્પષ્ટ ના થયું ઘીની વાત છે આપે જે સાયન્સ જોયું આપે જે વિજ્ઞાન જોયું વિજ્ઞાન ભાષામાં કેવી રીતે આપડે જે વિજ્ઞાન જોયું કે આ પ્રમાણે એ વિજ્ઞાન જે આપડે જોયું એ કે ભાષામાં કેવી રીતે આવ્યું ભાષા એ બધું એડજસ્ટેબલ હતું બધું આપ્યું આ જ બધું ભાષા જ બદલી એક શબ્દ હૃદયમાં ઉતરી રહ્યા એવું નીકળવા મળ્યું એન્ય ગોઠવણી નહીં કરી આગળ ના શાસ્ત્રો માં નથી આ ચેપ રેકોર્ડ છે એવું તો આપ જ બોલ્યા છો તું કોઈ બોલ્યું નથી હા ચેપ રેકોર્ડ છે એવું આપ જ બોલ્યા છો એટલે વ્યવસ્થિત છે તે આપડે બોલ્યા ત્યાં આક્રમ છે એટલે મુજબ પતા નહી બનાવે તો લખો દી વર્લ્ડ ઇઝ સેલ્ફ the world is the puzzle it says god has not puzzle this world at all tab tabhe fir se lachi laune thi <laughs> ko <Kona mātache. laughs> na mate che plastic nahi ye view point che view point vastavikta nahi tomar reality dar nu che ne ke view point dar nu che sahi ભગવાને બનાવી વાત બધી બાળકો માટે આપડે સમજવા આવી ને જે બાળક ઇટ અ God has not puzzled Israël etho. Bhagavan kya raha, say? So Jav God evitated His calling. Jav God evitated His calling. Jav God evitated... Bhagavan said nahi toh padi shawalat nasi. Say, Bhagavan. Bhagavan say, the world is the puzzle itself. The creation is the evidence એ? સાયન્ટિફિકરો નહીં બોલા બોલો ખોટા વાત ને હાચી કહો છો બરોબર બરોબર ચાલ ભલે શું છે મારી વાત બરોબર ના હોય કે God is in every creature, God is in every creature, whether visible or invisible. Whether visible or invisible, in the place of God. Not, not, not in the man-made creation, not in the man-made creation. creation. Man creation. Rakyabhravasya? રામ શબ્દસિંહ રામ શબ્દ સાચી વાત છે એના અંદર જે વાત કરે એની અંદર જે વાત કરે છે તેનું નામ છે વાત કરનારા વાત કરે છે જે રહે છે તે વાત કરનારા છે ને એ તો બ્યુગલ વાત કરેગલ વાત નહી છે આ તો ઓળખવા માટે નું નામ છે એમ કેવું કે છે આ બધા આ બધા આવે છે સમજાય જંગલ માંથી હમકુ ક્યા બોલે ને અમરવાળમાં તો આવે પણ જાણવા મને નથી એકે સંભાળવામાં તો આવે પણ જાણવામાં નથી આવ્યું નહીં બરબજી યે દીદી રિયલાઇઝ Our... <laughs> એટલે આપડે શું કહેવા માંગે રિયલાઈઝેશન મુખ્ય પુસ્તાર પેલા પુસ્સા નથી મળતો પુરુષાર્થ જ વાપરવાનો હોય એ પુરુષાર્થ બીજું કન્વે નહીં થાય કેવી રીતે ઇંગ્લિશ માં પછી એફોર્ટ બધા આપડે હિન્દી આવડે હિન્દી એ બીજા લોકો આપશે ને આ રીતે ગુજરાતી તમે બીજા ને ગુજરાતી ન આવડતું હોય એટલે એટલે એકાંતિક આપડું ના હોય શું અનેકા હોય અનેકાંત હોય અનેકા વ્યુ પોઈન્ટ એ કરે છે પણ સીધું જશે what is the cube adjustment true adjustment query <laughs> are you the adjustment b a t i can you oh pivotal yes what is the adjustment oh pivotal pivotal video value p o l position this bonus or something true adjustment oh pivotal can he ignore un top dent yeah no top dent mais ben da આ પર સ્ટેચ્યુ નો અનાવરણ વિધિ કરે છે અનાવરણ દ્રશ્ય ઇનોગ્રેશન ઇનોગ્રેશન સ્ટેચ્યુ ને અનાવરણ વિધિ કરે છે એ એટલે ઇવીએન એટલે ઓવેલિંગ થાય એ વીએય આયે આ એ વીએય આયે કા હે પણ ઓવેલિંગ એક્ઝેટ ઓવેલિંગ અનવેલિંગ અનવેલિંગ એટલે ઓવેલિંગ એટલે કવર ના અનવેલિંગ એટલે ખુલ્લું કરો વેલ વેલ એટલે કવર કરું બરાબર હે does ignorance cannot be unveiled by religious prosperity and we you and i and -E by religious prosperity of books religious <laughs> but can be by religious prosperity. prosperity prosperity by religious prosperity but but, but, but, can, but can be but can, can be and veiled by, can be by. Can you look, you know? so hello can bye thank you tell to you right